બે વખત કરી પછી કરે પંડિત હોય આ વાત સદન સાથે પછી તમે કહ્યું કે આ વાત સાચી છે હું કઈ જગ્યા સાચી हो तो व्यक्ति व्यक्ति वेम करो कि अपना आत्मा प्रेम करव व्यक्ति व्यक्ति को वक्त वेमज हो बताओ प्रेम होता पदार पड़े આટલો બધો ઘાટ વાલો પ્રેમ છે અને પ્રેમ તો અનાશક્ત યોગ છે અનાસક્ત યોગ થી પ્રેમ સાચો પ્રેમ પ્રેમ ની વ્યાખ્યા શું એના પર પ્રેમ ઘટી જાય એ પ્રેમ કેવાય પ્રેમ તો ફૂલ ચઢાવનાર ગાળો સરકો હોય એમ નામ પ્રેમ બીજી બધી આ શક્તિ પ્રેમ ભગવાન માં આવી ગયા બધી પ્રેમ કરતા આસક્તિ વધી જાય ઘટી જાય માં કોઈ કઈ પ્રેમ કઈક હોય માં સાથે હોય કઈક પ્રેમ જેવું કઈક હોય નિશાન દેખાતી બે <tayakul> પાસે થોડો પ્રેમ અંશ પ્રેમ એમ આપી પ્રેમ રહ્યા દુનિયા નું વસ્તુ ને ગયા પુરાવા તરીકે જયારે દવા પછી ને દવા છોકર ઉતારતું કહે કડું છે એટલે અત્યારે ઘરે ઉતારવું ના ઉતર હાથમાં દિવસ છે કે વસ્ત છે એટલે એ મા ના ખેલાય એટલે થોડું મનમાં વે રાખે વાત ને સમજી ગયું છે કે હા મારે આ શું કયું મારી આગળ લીધી એવું સમજી ગયું દાદા આપે એમ કહ્યું કે માને પ્રેમ હોય શકે બાપ ન હોય આમને છોકરાઓ પછી બીજા એની માં ના કરાવે ને ઘરે નઈ ઉતારતા પૂ કરશે મારે ગમે તેવું હોય તો પણ હોય નથી દાદા મંજુબેન બરાબર સમજ છે કે હોય જેવું નહી પણ હોય શકે એના દાદા આપણે ક્યાં વિરોધ છે આપણે વિરોધ નથી તમારી સાથે માતા ના પ્રેમ જેવું જો એ કહેવાય છે એ ઘણા ઘણા કા થી કહેવાય ચાલુ કે માં આ કહેવત છે ને એ ચાલુ છે નવા ટકા તો છે અફવાસ હોય અપવાજ અપવાજ નો દરેક વાત માં અફવાસ હોય દાદા એમ હોય અપવાદ માં બાપે લાવતો પૂછું ના હોય મા એ લાવતો શું કે હોય બાપ ના પૂછતો હોય શું લાવ્યો પણ માં પૂછતી હોય શું લાવ્યો ભાઈ એવું બધું હોય હોય અપવાદ હોય અપવાસ તરીકે આવું કઈ હોય છે ખરું એ છે એની ખાતરી થાય શરીરમાં એનો વિભાગ નવ મહિના કર્યો એટલે એટલી બધી એકતા થઈ ગઈ છે કોઈ ખાધું પી તેને એનો રોજ થાય છે કોઈ ખાય છે એકતા નો પ્રેમ થઈ ગયો ખરી ખરી રિયલિંગ નથી છોકરો જાય ખરો કોઈ ગયો નથી બાપ મરી જાય અને છોકરા ને મારા બાપ મરી ગયા જે એની બધી અસર થાય અને એ પણ એની મરી જવા તૈયાર થઇ જાય એવું અહી મુંબઈ બનેલું નાખ્યા સંસારમાં શું કર્યા જઈ બધું જમે બધું કરે એવું હા ઔપચારિકતા છે શું છે ઔપચારિકતા ડામ જો કદી જોવા જાય ક્યાં હોય ભગવાન આવી કોઈ ચીજ અમારી નથી આવું બોલે સહી જાય છે બાકી પ્રેમ વધઘટ ના થાય એમ પ્રેમ કહેવાય વધે સંસારી સારું બોલે અમારી પાસે તમારે જાણી લેવું ફક્ત તમારે તમારે તમારા એને એના માપી જોવું રહી તમારે તમારી પાસે જાણી લેવું વિગતવાર સંસારી આખા જગત તે ભગવાન એટલે વાત જ રમજવાની છે આ બધી વાત છે આપડે માપવા નથી જ્ઞાન્યા છીએ માફવા જે હોય આ માપિયા નું ઘરે શબ્દ બોલાય નઈ શ્રી કાલલાલ ને સારું લગાવવા માટે બોલવું જ્ઞાની નું કામ બોલ સિદ્ધાંત બોલાય જે બોલે બધા કાયદા નું એટલે આખા જગત ના લોકો થી અમારો અભિપ્રાય જુદો થાય તમામ સંતોષ કારણ કે અમે તો બધા મળતા થાય જગ્યા થી સરખું નથી કોઈ કે હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ જૈન ધર્મ બધા સરખા છે સરકાર નથી સાચા છે પણ સરખા પણ સરકાર નથી ભેપ કર્યો બીજો પ્રશ્ન આવે લાવ રવિવારે આવવાના છે કે પ્રશ્ન કરવાનો પંડિત ભાઈશ્વર લખ્યું છે કબીરે લખ્યું છે સારું એમ લાગે કે કબીરે લખ્યું છે બરાબર કબીર આ કાળમાં આખું જગત ની બુદ્ધિ ને કપ ઉધી ખાલી નાખી શકે બુદ્ધિ ખાલી નાખી શકે નરસી મહેતા એમની કક્ષાના કોઈ નઈ નથી મેહતા કે જેવા કેવા ના કેવાય જેવા કેવા નાખ્યા એમની કક્ષાના નહિ એને જે બુદ્ધિ નો આખી બુદ્ધિ ક્યાં બી નાખી છે અરે છે હજુ ત્યાં પાર ની હજુ વાત કરવી નથી ધજા જોઈ ગયો મોકલી એમાં આટલો બધો ખુશ થઈ ગયો છે હજુ મોખલો ધરાવતો નથી ધજા થઈ ગઈ કરી રહો તાર છે બેન પૂછે છે અને મીરા નું કેમ કેવાય એ ભક્ત કેવાય ને સરસ ભક્ત બધી બધી ભક્ત એટલે ઊંચી કોટી ની ભક્ત બહુ સારી કોઈ નજીક ના મોક્ષ ને પામે બીજી કઈ કરી વાત શું તબીબો એટલા જ માટે કે એને તબીબો એટલા માટે જુદો પડે છે બુદ્ધિ જુદી બુદ્ધિ થી જેટલું ચકાસાય એટલી ચકાસી હું કહી દઉં જેટલું ચકાસી પણ દાદા દાદા એમ કે પૂછે છે ભાઈ કે એ બુદ્ધિ નો ડખો ના કેવાય આ ડો એ ડખો કેવાય બુદ્ધિ ખેંચે ને બુદ્ધિ માંથી જાણવાનું મળ્યું લોકો અને બધા બહુ લોકો ને જાણવાનું મળ્યું છે બુ ખેદી રાખી હોય બુદ્ધિ ફેર જાવી સમજાય નાખી છે બુદ્ધિ મેં એને પુસ્તક જોયું છે ને એ બુદ્ધિ ફેદી નાખી જોયું કેવું પડે થાય કારણ કેટલી બાબ હતું અમુક ભાવમાં વધારે એટલે એક જગ્યાએ બેક ઉપર પણ થયું હતું બે ની નાળવા માટે સ્થાન કરવા માટે જોવા માં આવ્યું જોયું ત્યાં મોટો બોકળો રંગેલો દેખાયો મોટો બોકળો થતો શું ચોલો રંગેલો દેખાયો સમજી ને કું કરતા જી ઉકડી જાય આ ના દેવો આપડા શું કરી રહ્યા છે એક ટુ વાગારો પાછો કાવા દીધી કાળી એને પાછું ફરી પૂછ્યું મોકલા ને શું કહામાં નાખો તમે કારણ કે એમને કરી શાસ્ત્ર ના આધાર કઈ કરવો કે આપણું શાસ્ત્ર ના આધાર સાહેબ પણ શું શાસન લખ્યું આજનો હતો આ નહી થતો બોકડો નહીં થતો હા સંશન કર્યો છે હજન શું અર્થ કરું તું હર ડાંગર ડાંગર નાખવાની પાત્ર નાખવી આ લોકો એને દેખાડ્યો શું વાત શું સમજૂ કરો તો તમને લાભ છે પણ એ ભોગાય ને શું લાવે મને બધા ભોગા તમારે ઘરિયા ક્યાં જવું તું કે છે કોઈ મારું નહી પણ હા હા હાજર જવાબી કેવાય કે કબીર નો હાજર જવાબી હતો મારી પાસે કબીરો માર્ગ નાખી ગયો આપડાચાર્ય <laughs> હોવી <laughs> કેવું પડે અને કબીરો બંધ કેવું પડે મારી પણ માનકારી હોય બધા નું એનું નાનીકળી વાણી કેટલી કરે જોવાની હા પાસે મેરી વાણી ગાંધે કીધારા ગાંધે કીધા એટલે તરવાની કરી જે પણ જો ઉતરે તો ગયા શું જાણે મોક્ષ ધંધા ની વાણી વેઠી હોય અને તે વધુ આપડે એના કરતા જે મધ હોય છે ને તેના કરતા ઉત્તરે હોય આપડે હગત કરવાનું જ મન થાય તો દાદા શુદ્ધાત્મા તરીકે દરેક વ્યક્તિ સાથે પ્રેમ રખાય કે નહીં શુદ્ધાત્મા ની વ્યક્તિ એ એક શુભાત્મા તરીકે દ્રષ્ટિ મળી પ્રેમ રે ને સમ્યક્ત ની પ્રતિ છે તો નિરક્ષર પ્રતિ આ સમજે ને કે દોષિત દેખાય દોષિત દેખાય છે અહંકાર છે શું છે અહંકાર છે દોષી જોનારો અહંકાર અને દોષે અહંકાર છે એવો નહીં કરે અને દોષ કરનારો પણ जो जोनार, दोष अहंकारी अहंकारो दो अहंकार हा जी दोषित सारा नहीं अहंकार અમારો દોષ જુનાર હોય જૂના નો દોષ છે તમારો દોષ નથી એકાંતાંત હોય આ દુનિયામાં અહંકારી હોય ને આવું જો તપીરે જોયું તો એની પાછળ દયા જ ન હોય એના કરતા દયા વાળો ને દાદા કે એ સરખામણી જોવાની કે જેનામાં દયા ન દયા હોય એના કરતા દયા વાળો ને દયા થી દયા થી દયા ના સદસ્યાન થોડી દે અને ઉપર કરવું પડશે આખું દાદો થઈ દેવું કારણ કે ભગવાન થાય એટલે દાદા આ તો પરમ કોટી ની વાત છે પરમ કોટી વાત છે પણ ઘણા કરુણા વાળ વાતો કરે છે કરુણા હોય ને કરુણા હોય છે કે કરુણા અહંકાર હોય તો કરુણા ના હોય અને કરુણા હોય તો અહંકાર ના હોય આપણા કરુણા કઈ દ્રષ્ટિ એમાં પોતાનું છે એ બગાડતો હોય પછી કરુણા જેવું કહેવાય શું કાને કરુણા શું અહંકાર માટે નઈ કરુણા આ એક પ્રકારની ને સંસાર નિર્દય ના થાય દયા મોટી ભાઈ નિર્દય થાય ભાઈ હિમતભાઈ હિંમતભાઈ એમનો અર્થ કરે છે કે એવા સેલ્ફ રાઈટિયસ પોતાની જાત સાચા માનનારા લોકો નિર્દય કેવા થાય છે અમે સાચા એમ માની કેટલી કરે છે એની બુદ્ધિ એટલી બધી એ થઈ જાય બસ આ કોઈ સમજતા નથી હું એટલો જ સમજાય પછી એની બધી શક્તિઓ ખરાબ થશે જગત માં લોકો સમજે છે જે લોકો નો પોતાની બુદ્ધિ ઉપર એટલું બધું પોતાની તેમ એના જે એના જે શક્તિઓ હતી એ શક્તિઓ વ્યક્ત થયેલી અવ્યક્ત થઈ જાય થઈ જાય પછી બહુ એક થાય પથ્થર જેવો અવતાર આવે બુદ્ધિ ના અવત નો ગાણો છે રોજે પરસે માણસો ગાતા નથી ના બુદ્ધિ ના હોત સમજાઈ ના હોતું બધા છે કરે છે પહેલા સુધી નથી આ તો આ તો ખોટી બુદ્ધિ મતલબ બેસી ગઈ હોય હું છું છું અહંકારી બુદ્ધિ નાખ માં ભાઈ બહુ બઉ મોટો કસાયો કઈ દાદા मुख्य चार कथा क्रोध मान मो एम भाई, भाई पूछे भय पर एक कथाए खे भ परिणाम भिणाम कसाय क्रियाकारी તમે કોનું નામ દેવું આગળ કસાય તો નીકળે એવા છે તો કોઈ મહાત્મા ને કે ભાઈ મને આનો ભય લાગે છે આનો ભય લાગે છે આનો ભય લાગે છે ભય લાગવાનું કારણ છે જે વસ્તુ તમને ના ગમે તેનો ભય માણસ તમારે કાગળ આવેલું છે આ સમાજ છે અહીં જ ભરતો હોય વાત કરતો હોય તો માણસ એને ભય પેચી ગયો છે પોલીસ વાળા ને ભાઈ પેસી ગયો પોલીસ દ્વારા ભરસાડ થાય આ નથી ગમતા ભાઈ એટલે નથી ગમતા ખોટા છે તો હારા છે તારા ગમે છે એવું બોલ છે આવો ઔપચારિક રસ્તો દેખાય છે તહેવાર માં શું વાંધો છે આપણને અને બઉ સારી વસ્તુ છે આમ તેમ કરતા કરતા નઈ કરે બધી ભાઈ નહીં લાગે એટલે આવો રસ્તા દેખાડો પોલીસ બહુ સારા માણસ હોય છે પોલીસ કરે છે ક્યારે જાય ક્રોધમાં ગાય જાય ઔપચારિક હોય તો ઔપચારિક બતાવી દઉં અત્યંત આટલું કામ લાગી જાય હા બહુ કામ નું આની બહુ જરૂર પડે છે એટલે કોઈ ખરાબ છે માની ઉતોધી ભાઈ બેસકો તે બસ દયા માતા એ ગુરુએ ગુરુએ એને તો કહે છે શું આને એક વાર અડધા કલાક થાય ગયા લેવા પાછા કરતી નથી ખરું છે દાદા શું કાઢી નથી ગમતું આ ન્યાય મંદિર કહેવાય છે હવે બધા રોગો જાય છે નાના જોગણ દેવા તૈયાર તિરસ્કાર છે જેથી ભાઈ न के से तो भाई सुधी कम कई लगे करे तब મુંબઈ માં વાંધાનો ભાઈ બઉ લાગે ગુજરાત વાંધો આવ્યો વાંધો નો ભાઈ બઉ લાગે નઈ એવું છે રાખી બી એમ મને નુકસાન કરતા છે નમારી નાખનાર છે એવું થઈ જાય રાખવાની જરૂર નથી ભય રાખનારા દુનિયામાં વહેલા મરી ગયા મરણ કાર્યો પેલા જીવ જ એમ બોલું જોઈએ મારી જાત ની શું કે મને કોઈ ગુરુ મર્યો નહી શુસ્થ કરે પોતે ગુચાવ્યું તમારે છે આગળનું વાક્ય બોલે નિત્ય યોગી ને અધ્યાય હતી એવું બોલાય છે નિત્ય યોગી ને અધ્યાય છે ઓમકારી સંયોગી ને ઓગી લોકો પછી લાગુ કામદમ મોક્ષદમ કાદમ પછી કામદમ મોક્ષદમ એટલું બધું મને ખબર નથી એટલું બધું મને ખબર નથી આ તો હું महाराज साहब आधु बोल कहते अर्थ समझाओ से के तारो का मुख ने અને બધી સીધી તારીખ એવું કેવા પેટર્મ ને અત્યારે એમને ખબર નહી પડતી અત્યારે હું કહું ને બાદ થી તમને નથી પડતી કેમ હા નહીં ના એવું નહિ જો બાપજી પોતે આરો આરોગ્ય પોતે ઘર પોતે બિંદુ હોય હોમ ની બિંદુ હોય છે ને આ હોમ શું છે નવકાર માત્ર નું ટૂંકું સ્વરૂપ છે બહારના લોકો હોમ ને જાણતા નથી કે આવું છે એટલે હોમગાર્ડ જે છે તે બિંદુ સંયુક્ત શું કે છે બિંદુ સ્વરૂપ નવકાર મંત્ર બધા નું ધ્યાન થાય શું થાય પણ તે બિંદુ સંયોગ કે બિંદુ સંયોગ હું શુદ્ધાત્માથી બોંધાય બિંદુ થઈ હું શુદ્ધ આત્મા